આપડે ના ગમતું હોય કે તમે ગમે એવું થાક ગોઠવો આ બધું તમારું જ પ્રોજેકશન છે ભગવાને કઈ દખલ કરી હા એ એ જ વાત છે તમારી પહેનો ની લાતો પાછી આવી ગયા શું ખબર પછી વજન પણ એના હિસાબે પણ હમણાં લાગે છે તમને આમ કરીએ છીએ સારું અને આવે છે ખોટું સારું કરતા જ ગયો બોલીએ છીએ ખોટું કરીએ છીએ સારું બોલીએ છીએ ખોટું એનું પરિણામ આવે છે પાછું આપણે આવે ગમે શું કહ્યું એવા શબ્દ પાછા આવે આપણને પસંદ પડે એવું બોલો તમે અગર છો તમને સ્નાન કરો તમને સબોજ પડે એ શબ્દ પાછું એ બોલે આપણને શું થાય છે તમારું કામ થશે અને ભેંચ ને ભેંસ ગુજરાતી ભાષા ની અમર ભેંસ ને ચાલતો બહુ ડું બઉ વર્ષ એટલે દેવાન બંધ આવું કર્યું માટે ભેંસ જીજુ શું આપડે બહાર ચૂરા ફરતા નથી પણ ના કરો શું કરવો જોઈએ કોઈ સાહેબ પાસે કોઈ ઝઘડો કરતા નથી આપણે ઝઘડા કરવાના લેક્ચર ઉપાય નથી બહાર તો આ એટલે આપણાને કહેવા પડી છે કે નગરો ધૂળ સુરો મારી પર સુરો બોલને નહીં બૈયર પર સુરો હે નગરો કરી બૈયર પર સુરો પછી બૈયર કે બોલાય પર સુરો મારી પર સુરો નગરો પર સુરો ભારે કેસ આવ એ બહરીને મર્યાદા સાચવવાની કરી એ સ્ત્રી શક્તિ છે બહેરી શક્તિ છે જે શક્તિ આપડે તેવી મર્યાદા છે આપણા મનમાં ભાવ રાખવો જોઈએ અને એક વર્ષ માં પાછું કડક રાખવી જોઈએ પૂજ્ય ભાવ ભાગાકાર કરવો તો નહી તો પછી કડકઈ રાખે ઉકેલ તો લાગવો જ પડશે આમ ક્યાં સુધી પધલ પધલ પધલ બી ઝઘડો કરું બારે બે રૂમ પછી હું ક્યાં હોય આખી રાત મારી શું કરું છું ખુશી જ નાખું તમે જે કહો છો ને મુસલમાન ને કહેવા મુસલમાન ને છોકરીઓ ના તમે અમે છોકરાઓ છોકરા ભવિષ્ય દેખાય છે પણ છોકરાઓ કરે છે મને ખાનગી અભિપ્રાય તમને શું લીધું મળે આવે એવું કરું છું આ બધું જ જો છોકરા સબડા દાદાની શીશી ભરું બરાબરsetTextColor નહી જો છોકરા સબડા મતલબ થોડી વાર જાલતું ને ગાડી કેલા ગાડી છોડે થાડી ગાડી જકે લાવ્યા છે બાબાને એ જોઈને પરસ્વાર દેખું બલાન બલે બલે બરાબરsetTextColor ઘણા મનમાં પ્રયત્ન તો દાદા અત્યારે બધી છોકરીઓ કરે છોકરો સાચવે ને તો ચઢ્યો પ્રયત્ન તો કરે જ છે એમાં કોઈ જાતની સરકાર આ પ્રકૃતિ દેખાય છે સાડા છોકરા થાય એવું જ થાય માટે છોકરો મોટો ફરી કેવો અનુભવ આપ્યો સરખે ઓછું બે હજાર આજ તો જો જ્ઞાનના વતો વિદેશનો તો એ તમને ખબર પડી અરે એ તો યાર આમ આમ બગામો હોય ના સાતરાજી થી લાવવા જરા નહીં ને સાતરાજી થી કે આપ પાંચ તો લઈને જમાં માનસત નું તે હાથ આટલા તો મે જોઈ લી છે આટલા નું નહોતું હા સાચું ખબર નથી પકડી રાખે છે એટલે કોન્ફ્લેક્ટાય અને દરેક માણસ પોત પોતાના વ્યુ પોઈન્ટ કરે અત્યારે તમે કોઈ ફાટી આપી હોય અને તેનાથી તમે ગેસ નથી ગયો તમે ગેસી હું ના કહીશું નથી આપવા કોઈ કોઈને કશું સોયા જેવું નથી એનું પ્રકરતી જીવિત છે અને તું આ ઠોકા ઠંડી કરું તો કામમાં શું લાગે છે અને આપણે વગર દબાણ કરે છે ના લેવું જ પડશે એટલે વાણી કાઢી વખતે એમ સો ટકા આપણને આપણા વ્યુપાય બં સંતોષ થવો એ વાત બરોબર છે માણસે આવા વિચાર છે એવી રીતે કામ લે હવે માણસ ને કામ કરવાનું મન થાય શું કયું હોતું નથી આ સત્ય વ્યવહાર સત્ય છે વ્યવહાર સત્ય એટલે શું પ્રમાણે એડજસ્ટ થવું જોઈએ શું કયું એ સત્ય તમારી ધોરણ આગ્રહ કરજો તો સત્ય સત્યત્ય આવું તો નોર્મલ રી થશે તો એ અસત્ય છે સત્યની વ્યાખ્યા શું કરવામાં આવેલી છે કે સત્ય હોવું જોઈએ જવાર સત્ય એ પ્રિય હોવું જોઈએ સામા પ્રિય લાગે એવું હોવું જોઈએ સામાનું હિતનું કરતા હોવું જોઈએ હિત કરેવું અને મિત એટલે પ્રમાણ શબ્દમાં પ્રમાણ શબ્દમાં જ બોલવું જોઈએ શું હજુ જે વધારે બધું બોલ્યા આ ચાર ગુણાકાર સત્યુ નથી બીજી ભગવાને કઠોર વાણી કઈ છે શું છે કઠોળ ને વાણી કઈ છે વાણી કઈ નિયમ તો હોય ને કઈશ ને ભાઈ આ સુધી શીખવાયું કે વાણી સત્ય પ્રિયલ અને શીખલ માણસ નિશ્ચય માં જયારે જયારે સામો આવે છે ત્યારે તો આ વાત આ વાત અમારા મગજમાં પેલી છે પણ જયારે જયારે જયારે વાત શરૂ થઇ ગઈ વચ્ચે ઇન્ટરવલ પાડીને વારંવાર કરવી પડશે પાછળ નો આગ્રહ આગ્રહ વિપરાજ વિજ્ઞાન શું છે કે આખું વિપરાજ વિજ્ઞાન નિરાગ બોલેલું છે આ બધું હવે કંટ્રોલ નહી પસંદ થઈ જશે બગડી જશે કે જે ડરો અમારા માં હોય છે આ જન્ય પાછું બધું એવું થશે કેટલી બધી તમારી કેટલા વર્ષ સરકાર નથી માટે આપણે દૂધ આપતા હોય ને આ દૂધ પાણી વાળું આપણે બીજું ચોખ્ખું આપ્યું હોય પછી આપડે થોડું પાણી લાવવું પાછું શું પછી આવે આ સારું કે ચોખ્ખું પાણી વાળું છે એટલે આપણે ભાઈ જઈને થોડું પાણી ભરી લાગે પછી આપવું ગરમ કરીને શું કહ્યું પણ એને એનું કોઈ આવ્યું બધું બોલવું નહીં કે અમારે કાચા ખોટોની વાત કરવાની છે ઘરે ખરું ખરું વાતોને બધું એનું ખરું ખરું વાતો રાજાને ઘણી તેરણ અને કેવુંથી વાણી હા શું બોલો ખરું ખરું વાતો આવો આવો લાવે ને તો જઈ બેસ બધામાં ખુશ રાખવા બોલે આપણે તમારું ખરું છે ને એવું બોલે છે ને તો બાપ હજી વસ્તુ કરી અનુકૂળ આવ્યું જરૂર નથી ને એને અનુકૂળ આવે એ રીતે નાના બાબા ભાઈ આપડે કેમ વર્તી હતી બાબા કાચ ફોડી નાખે પછી ભોડી નાખે તો આપડે એને કહીએ છીએ કેમ ફોડી નાખ્યું મોટો બાબો નહી બાબા ગ્રહો માનવ ના જીવન ઉપર અસર કરે છે સારી રીતે તો પોતાના જ ગ્રહો અસર કરે છે એમનો સંસારમાં છે પણ આપણામાં આ હોય ને ચૂડા ગ્રહ કદા ગ્રહ મતા ગ્રહ હટા ગ્રહ આ બધા નવ ગ્રહો છે એ નવ ગ્રહો એ પેલા કેવી રીતે અસર કરશે એ આગ્રહો નહીં હોય તો એને અસરો થશે નહીં આ વિધિ છે એ વિધિ એક ફક્ત માનસિક શાંતિને માટે છે વિધિ કરી સાયકળો ઇજા છે ઠીક છે પછી આત્મા વિકાસ ની શોધનામાં સાધનામાં ઉપવાસ થી ઉપવાસ સમજી ગુનો છે ઉપવાસ જ્ઞાની પુરુષ ને પૂછીને કરવો જોઈએ શું કહ્યું આત્મસાધના માટે જ્ઞાની પુરુષ પૂછવું અરે શારીરિક તંદુરસ્તી માટે વૈજ્ઞાન પૂછવું કઈ પણ આત્મ સાધના માટે જ્ઞાની પુરુષને પૂછી ઉપવાસ કરવો કારણ કે અહીંથી સ્ટેશન રસ્તો કોઈ ના દેખાડનાર હોય તો સ્ટેશન ક્યારે પહોંચે તો સ્ટેશન જેવા માં રસ્તા બતાવનાર તમારે ક્યાં ગુરુ હતું મારા ગુરુ નથી આવતા માણસ હતો જ નહિ તમારા ગુરુ કોણ હતા ઓળખાણ તમારા ગુરુ ના ગુરુ કોણ હતા એની ફાઇન કાઢે છે મેં બુદ્ધ ને સ્વયંબુદ્ધ નો અર્થ ભગવાન કહ્યું છે આગળ ગુરુ હતા પણ આ ભૂમથી માટે સ્વયંભુદ્ધ કહે છે તથા સાચા કેવી રીતે સાધ્ય કરી શકાય એ બારી પાસે દાદા પાસે આવજો ગયો અદ્વૈત થાય થઈ શકે અનુભૂતિ થાય ત્યાર પછી જૈતની આ જે સંસાર છે એની અનુભૂતિ થઈ જાય અનુભૂતિ થાય તે વાય જરૂર ના થાય ભાઈ ગરબા જાય નહીં બાપ ગરબર થાય નહીં કોઈ જો દાય સમજાય છે તમે કેસો જવાબ આપશો શું કઈ થયું એક જન્મ મુક્તિ મેળવવી શક્ય છે કેવી રીતે એક જન્મ મુક્તિ થઈ શકે એમ છે નહી શું એક અવતાર બાકી રહે એવું અત્યારે ટાઈમ છે અત્યારે અત્યારનો ટાઈમ કેવાુદ્ધ ભગવાનને તથા પરિચિત રાજાને સાત દિવસની મુક્તિ જે રીતે મળી તે કઈ રીતે લેવી શકાય પરિચિત રાજાને સાત મુક્તિ અને અજ્ઞાન મુક્તિ થઈ હતી દેશનો મોક્ષ નહીં શું પરિચિત રાજાને સાત મુક્તિ કે અજ્ઞાન મુક્તિ થઈ હતી અને બુદ્ધ ભગવાનને અજ્ઞાન મુક્ત થયા નથી આત્મા વિકાસમાં પ્રતિકૂળતા કેમ વધારે જણાય છે આત્મા વિકાસ કાર્યમાં પ્રતિકૂળતા કોઈ હોતી જ નથી ફક્ત એની ઈચ્છા અંતરની ઈચ્છા હોતી જ નથી અંતરની ઈચ્છા હોય એમ તો આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા હોતી નથી પણ એને આ દુનિયાના આ દુનિયા ઉપર વધારે ભાવ છે ને આસક્તિ છે એ આમાં આમાં પ્રતિકૂળતા લાગે છે આત્મા પ્રકાશ આત્મા પ્રાપ્ત કરવો એ તો સહજ છે સરળ છે સુગમ છે તો એવું આત્મા પોતાનું કામ જોવાનું એવું લાગે આ બહાર છે પૂછ્યું કે આ લોકો સ્વભાવે બસ ધીમે ચાલે પાછું ઘેર ટાટામાં જે રીતે હાથમાં મોક્ષા પણ ક્યાં ચાલે પોતાને ઘેર જવાનું હવે ધીમે ધીમે ચાલે આ માહોલ તો ઉલટો જ છે અમારું તો બધું બધા મોહો આવેલા છે એના ચમત્કારો આવા ના હોય ઘડિયાળો કાઢવાના કેવા ચમચાર ના હોય જગત માં ના જોયું હોય એવું આપણને એમ લાગે એટલે ચમત્કાર ના ગણાય સમસ્ત બધા ગાડી કરે છે લે લઈ જવાની સાબ ના કુછ સાડનામાં સપેશનો મળવાનું મળન આસુનસ્કાર સદિશકું એસી ના દેવ સર કિતોજી સતી ઓગું મળી જે દુડે લઈ કરે છે આઈ તો આ કેતાનું શું માંડ ભભ માાલાા ઓાાલા